દાદા જ્ઞાની એ ફેક્ટ છે ઓપિનિયન નથી દાદા જ્ઞાની છે એ ફેક્ટ છે ज्ञा के ज्ञान नज्ञता के पूछवा आ जा समझ जाए આપણે પ્રજા કઈ ખોટી નથી મેં એને જે પ્રશ્નો પૂછાય બધા સારા પ્રશ્નો પૂછ્યા હા પણ મને દોરવણી આપનાર નથી દોરણી આપનાર જોઈએ આ તો એકે છે ભગવાન વધારે વધારે દાદા દારૂ છોડી દીધો માસ છોડી દીધો પછી દાદા પાસે લે દાદાને પગે લગાડે પછી દાદા કઈ નહીં રીટી લીધું પછી બીજે દાડેથી બધા જુદી નથી અડ્યો પછી પર આપણે એ લોકો ના સમજી પણ એ લોકો મિલ જરાક શું થાય ને પોતાની ભૂલ થઈ જાય કે મને માફ પચીસ અગિયાર ત્યાંભાઈ સવાર બે હોયતા ફરી કઈ કૌશ્ય રહી છે તો હું દયા રહેવા કારણ કે ધંદ્રગુણ છે ધનગુણ એક હોય તો બીજી અવિનાભાવી ગુણ હોય એક હોય તો બીજું અવશ્ય હોય એ હોય તો બીજું અવશ્ય હોય દયા છે કરુણા નું દયા ના હોય નિર્દયતા નિર્દયતા કરુણા કરયા આપડે મારીએ એનું દયા દયા ઉંદર પકડીએ મારીએ પી ના કઈ પણ કરુણા એટલે બિલાવીને પોતે જુએ કરે ઇતિહાસ વિચારી છે કરુણા કર્ણાટલો કામ થઈ જાય કરે લખો ના કરે એક ના પગ ભાગી ભાગી નાખી એક ના જીવાળે પગ ભાગી નાખે જો એ તો આ દરિયામાં બધા મહત્વ એ દેવાડી હોય છે તો આના હોય હા બચાવ અને બચાવવાનો હા નિર્દય છે બચાવવાનો તમારા પણ નિર્દય છે યાર ક્યારે બચાવવાનો શું અને દાદા એના બચોડિયા રખડી પડે એના બચોડિયા રખડી પડે બિલી ના બચ્ચા બિલાડીના બચ્ચા રખડી જાય હંમેશા બિલાડી બચ્ચા મૂકી ગયું હોય ઇરાયી બચ્ચાને સપ્લાય કરે તે ઉ જો વાતનું ઉડેરેના રે કે다가ની કે다가ખ્યા રે ઉનો કોના તો પાઉ દે બને સારે ઇરાયી મારે જાદત પણ થાય એટલે નિરદતાની નિર્દતાય થઈ ને આ એકંદરે થઈ જ નહીં દયાય થઈ નિર્દતા નિર્દતા પણ થઈ ને નિર્દતાય નિર્દયતાય થઈ ને હા પણ થાયતા નીચા ઘેર થી ગઈ બેઠું ઉગે નહી ઉગે નઈ સંકારે સમજવા જેવો આ પ્રશ્ન બહાર ભાવિ ના હોય કે જાગૃતિ ના આવે હું બતાવું ભગવાન गु नाग कोई जन त्यादी रूप मैं बाहू गए मार्ग कही દાદા કબીર નું કબીર નું દ્રષ્ટાંત આપો કબીર નું દ્રષ્ટાંત આપો કબીર નું આ વિષય ઉપર છે અને ત્યાં રસ્તા પહેલા મોટો યજ્ઞ જોયો અને ધામ ધૂમ ધામ ધૂમ બધું જોઈ લે અને આવો ને તમે આવો ભાઈ તું આગળ રાખે છે અનથી થઈ કે નાનું રિજેક્ટરા ભારત આઈટી તે ઓ દિખાય આજુ એ ગોકરો છે કોણનું કુકોણા વાકે તે ભારત આઈટી તે ઓ દિખાય એ તો હો જાય આજુ એ ગોકરો છે પણ એ કેવું દિખાય કે ઇન્ટરનેટ કે જો દે છે આનીમાં કોઈ કેરો પાછે જીવતો આવે એને એક કહે તે દીકવા છે કે કવિતાઈ કહે કયું ઘોઘલો લખેલો નથી કોઈ જીને મારવા નથી એટલે શાસ્ત્ર એ દેખાડ્યું હજુ હજુ પછી એને અર્થ કર્યો કે અજય ઘોઘલો નહીં અર્થ કરો ખોટો ના કરજો હૃદય એટલે હૃદયમાં વર્ષની ખાવાની આ યજ્ઞ કરીને માર્યો તમારા બાપાઓ ને માણસ ને કરાવે કરવા મારશે ને દાદા એ દયા થઈ એ કબીર ની કબીરાની દયા થઈ હે કબીર ની દયા છે ને બિ આવી જતી કરુણા બંને કરુણા આવે છે અને આ તો કુદરતી આપડે અનાજ અનાજ વારવા જઈએ કઈ કેટલા હમણાં અહિયાં સત્યાગ્રહ ચાલે છે દાદા ગૌવત ગૌવત માટેનો સત્યાગ્રહ ચાલે છે ગૌવત ઈ સામે સત્યાગ્રહ ચાલે છે અહિયાં ના અનુમો ના આપવા જેવું હોય તો અનુમોદ ના આપવાની બરોબર અનુમોદ ના આપવા જેવી સત્યાગ્રહ ને અનુમોદન આપવાની નથી થી વિકલ્પોથી ભગવાન કડક હોય અને વાતચીત કરી હોય ભગવાન કે અલંકારી અહંકારી અમારે પાંકાર ઘેર બધા બધા બંને પણ ને ગાય અને બીજા નથી પણ સંસ્થિતિ ફેર કરો કારણ કે ગાયમાં આપણા હિન્દુસ્તાનમાં ગાયમાં જે છે તે ગોપુત્ર બરોબર ખેતીવાળી સાફ લાગે છે હા પુત્ર ભેસ પુત્ર બહુ કામ લાગતો સંસારી છે કે દૂધ ઊંચા પ્રકારનું છે ઊંચા પ્રકારનું એટલે ઊંચા ગુણો છે અને ભેંસ નું તો માણસ ને ભેંસ એક ગામમાં મહારાજે કહ્યું જૈન ના સાધુ બીજા બધા લોકો તો આવું ગામમાં પીડા પડતા નથી ભગવાન ની જીલાઓ આજકાલે પણ આ સાધુ ખાસ આજકાલ કારણ કે એમને પ્રતિનિધિ ને ભગવાન થાય ને ભારત કયું એટલે આ સંજ્ઞા ભાઈ સંજ્ઞા એટલે પેલા બધા ઉપડ્યા પ્રમુખ ને બધા કોથાઈ પાસે ભાઈ ચાર ગાયો તો લાવ્યો છું એને કાપવા નથી પાર્યા મારો હજાર રૂપિયા લીધા રૂપિયા લાવ્યો હતો હજાર લીધા વધારી વધારે આપી અમે શા એની પાસે મૂડી ઘટાડી એનું બીજા એ બધું મા ગાયો લાવ્યા વિચાર ક્યાં ઉકી બધું મારા ફસ્યા મારા કરો તમારે કોઈ વાત જગ્યા ના બસ તું ચેતા તું નહિ ભારત ફસ્યા ગામમાં કોઈ બ્રાહ્મણો છે આ બ્રાહ્મણો ઘર છે દાન આપી આવો થયું નથી દેવું તેમ દોઢ બધે ક્યાં ગાય આપી દે હળવું એટલે ગાય પાસે લઈ ગયો હડો હળો હું થઈ દુનિયામાં જ્યાં કરે એને અધિકાર કરે પૂરતા જવાબદાર કરી દે પણ વાત તત્વ શું છે આપડે સમજી લેવાનું તમને કેમ લાગે છે તત્વ રીતે જોતા એટલે ગામના લોકો ભેગા થયા બે છોકરા ઉકેલો હવે એક રસ્તુત ને છોકરો ન હતો મોટો લીધો કહ્યું જો તમે બોલાય તો નહીં બ્રાહ્મણ ને છે મારી ઈચ્છા છે જોવા કોઈ એના કરે એને હરિદેતા થયો ગયો સંસ્કાર મારવાની તો વાત ક્યાં પણ દારૂ તો હડવાની સાબર હોય એટલે પેલો દારૂ નો વિરોધી બઉનો હવે લોકો શું કે છે આ ના લાયક છે દારૂ દાર છે ના લાયક પાણ છે અને આ બહુ લાયક છે ભાઈ તો દારૂ પીતો નથી અને દારૂ નો વિરોધી છે અરે ભગવાન પણ ન્યાય કરે શું કરે છે એ જ પૂછી આપણે ભગવાન કે છે આ દારૂ ના પીવાનો અહંકાર કરે છે અને આ દારૂ પીવાનો અંકાર કરે મારે મારે નહી પિતા નું ફળે એને ભરશે પિતા નું ફળે એને ભરશે એમાં મારે મારે ત્યાં શું લેવાયું ના પીધું એ બરોબર છે એટલે ખોટું આવી રીતે ત્યાં માટે લોકો મગજ ખરા થયું કેવું વાતદારી અહીં છે મૂડી ઓછી કરીએ હિંસા એટલે રૂપિયા એવા જીરો એને બતાવ ના કોઈ ધન્યા જ નથી આવે ભગવાને શું કહ્યું વાત આવે એ કરું છું કે કોઈ જીવ કોઈને મારી શકતો નથી કે હવે કેમ ખુદું કહેવા ના કરશો જગતના એનું આયુષ કર્મ જયારે ઉદય આવશે ત્યારે બધા સંજોગો કહેવાશે કોઈ મારનાર નથી આયુષ્ય કર્મ જયારે ઉદય આવશે પૂરું ધરાવ આયુષ કર્મ એનો આપશે ત્યારે આયુષ કર્મ ઉદય આવશે ત્યારે બધા ચલો હજી કઈ વાત સમજવું ગાયો આ બે તોફાન કરે છે આપડે ના કહીએ ને એ વરવાડે પહોંચ્યો થાય તો કરવાનું શું છે ને ગાયો ની અલા વધારવા જેવી છે શું છે એની ઓલાત વધારવા જો આ સામાજિક રીતે તમારે જીવો હોય તો સમાજ રીતે ગાયો ની ઓલાત વધારવા જેવી છે અને એ ગાયો સંરક્ષણ થાય તે જ વાયક આમ તો આ તો હિસાબ થઈ જવાના પોઝિટિવ કાગ કરી પોતાની કે આવું થયું થયા કર ત્યાર ગયો તો જાય છે गायला व्यवहार हो અમે ભાઈ એવું બોલતા નઈ તમને ઠીક લાગે છે એના વાકડા કેવા ધર્મ માં ના લઈ જાઓ એ વાતને વ્યવહાર રાખો આપડા જ્ઞાને દયા ના હોય ગયું છું ને અમો આપેલા દિવે ચક્ષુથી અમારા ઉદભવતા ક્રોધ માન માયા રોગ અપ્રમશે તે પ્રજ્ઞાશક્તિ ત્યાં દેખાય છે દિવ્ય ચક્ષુ તે એક જ કામ કરે અને આત્મા માંથી ઉદભવ થઈ રહી છે મૂળ આત્મા છે સંસાર ના પરિણામ સંસારમાં હું એ શક્તિ બહાર રહી અને મુખ્ય વધારે એ શક્તિ બીજું ધીવે બીજું કામ જ નહીં કરતું એટલે બીજો તમારો જે પ્રશ્ન છે દેખા દીવે ચક્ષ સુધી આવા પરિણામ દેખાવાના કે સુધાર અનુભવ માં આવે જ્ઞાન કહેવાય પ્રતિથી દર્શન અનુભવ માં આવે જ્ઞાન અને જ્ઞાન દર્શન થઈ શકે કે પ્રતિન જેમ સક્ષમ થતો જાય પ્રતિ પ્રતિ છે કહ્યું અને સદ્ય દર્શન કર્યું આ શું થયું દર્શન થી હું આ મામા થયું એ જે દર્શન થી આપણે દેખાતું એ દર્શન થયું અને હું સિદ્ધાર્થમાં છું આ વ્યવહાર થી છે બધું આ અમારી ભાઈ એ લોકો શું થયું તબક્ત દર્શન પરિણામો બળવાનું હોય ત્યારે તે દિવે જતા રહેશે અને તન્મા આગળ થઈ જવાય છે તો આ દિવે ગમે ત્યારે તેના માટે શું કરવું આ દિવે આ પ્રજ્ઞાશક્તિ જતત રહ્યા જતસ રહેશે ગમે ત્યારે સતત રહ્યા કરે ત્યારે ધીરુભાઈ આપડે સવારે ફક્ત જાણવાનું ધીરે દેશનું તમારે જાણવાનો શબ્દો તમે ધીરે નથી પણ ધીરુભાઈ ક્રોધ માર માં સમજવાનો પણ આ ક્રોધ ગણાતો નથી ક્રોધ તો આપડે બે એક હોય છે થાય આપડો આ ક્રોધ છે તે અહિંસક ક્રોધ છે કેવો ગુસ્સો ગુસ્સો ગુસ્સો એટલે ધીરુભાઈ અને ભેગો થાય અને ઇંચક ભાવ થાય ભેગો ના થાય ભાવે અરે તો રે રાતે કોઈ રોજ થયો ભરેલો છે એટલો જ માણસ છે બીજો નીકળી જવાનો નવો આપણ ટાંકી બંધ થઈ જવું અને પૂરું થતા બાદ જેવો મારા પાણી છે એ નીકળી જશે નીકળવા માંડી રીતના બાપનું શરમાયા અવસ્થામાં જાગૃત અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે પછી પણ કરવું ના શરમયા થતી ને નહીં તમારી ભાઈ હવે જુદા જ વસ્તુ ધીરુભાઈ ત્યારે એના બુદ્ધિ મન બુદ્ધિ બધી તમને ખબર પડે ખબર પડે છે આ તમે ધીરુભાઈ જાગૃત અવસ્થામાં જ છો તમને ખબર પડે છે માટે તમે જાગૃત એટલે પ્રતિમા આપડે એને કેવું ધીરુભાઈ તમારે નહીં પ્રતિક્રમણ આપડે ધીરુભાઈ ને કેવું ને જયારે ધીરુભાઈ તન્મુભાઈ તન્મ કેમ કર્યું પ્રતિક્રમ આ પ્રમાણ છે આ બધા છે આક્રમણ કેવાય અત્યારે વાતચીત કરીએ બધું કરીએ ખાઈએ પીએ બધું બધા જોઈએ અનુભવ લક્ષ નથી વૃત્તિ વહે નિધ ભાવ ઉપર ની ગાથા સમજાવી ના થવું જોઈએ સ્વભાવ કરશે સ્વભાવ આ નિજ સ્વભાવ એનો અનુભવ કરશે તમે એ અનુભવ વર્ત છે લક્ષ્યુભવ નું પ્રમાણ ઓછું કારણ કે આ બોહ ભાઈ ને ગરીબો સાધુઓને આપણને અધિકાર નથી કે તમને આપણું પછી બો શું જે ની ફાઈલો એટલે ત્યાં કઈ હોય એટલે ત્યાં એ થાય જાય સ્વભાવ રચના કેમ રે તે વર્તન રહે છે તે વર્તનાર રહે છે પછી સીધો અનુભવ લક્ષ સમજાવો જ્ઞાન લીધા બાદ અમારી કયા છે જે વખતે આપણે તે વર્ષના છે પછી એની એ જ એનો એજ અનુભવ પહેલા દેખાય છે દેખાય છે શું દેખાય છે ક્રોધમાન માયા લોભ ના પરિણામ એટલે ક્રોધમાન માયા લોભ ના પરિણામ દેખાય છે દેખાય કરે તો કે એ ભડકો થાય પછી અને સીકડે ભડકો થાય પછી બી જાય ખરી પાડે એટલે નથી થતો શું પરમાર સંકેત સમજાવો તમારી સ્થિતિ છે કારણ કે દીકરા માં સાઈ થકીનું ફળ કુર્તા હોય આ કુર્તા બધા માથા કરતા કુર્તા થાય હળુ કરવી ન હોય આ બધા કઈ હળુ કર્યું છે ભારે કરવી જીવડા કાર્યું કરવી જીવડા ના પામે ત્યારે જીડેર બારે કરવી જીવડાય ને કહે તમારો નંબર લાગી ગયો એની ખાતરી કરવા માટે નિરાકૃતા રે નિરા કૃષ્ણ ભગવાન ભગવાન ભાઈ તો ગુનો પણ તે આપણા ઉપર કેટલીક વાતો ગુપ્ત રાખવાની ભાઈ આપડે તે માતા પૂરતો હોય એના કરતા આપડે નામજ ના દુઃખ અપરાધ કરતો પડે કરવા જેવો નથી આ લાણ નોરાશ કરવો જેને ભોકે જ હોય નહિ તો બધા તમારે અહી સંગ્રામ છે જીવન હા તમારો બાળ છે ક્યાં ક્યાં કરશે દુનિયા એ તો પોતે આ તો બહુ સોય કરશે સાવર અને એને પૂજા કરવી પડશે તો બધી આરોગ છે અમારી માણસું જાણીએ ક્યાંય પણ આવા મોટા માણસ કહે છે એટલે મોટો માણસ કોણ કહેવાય એ હાથ ની જગ્યા જાય એ ને જાય કોણ ભોગવવામાં આવે છે જે રાવણ છે વાસુદેવ છે રાવણ પછી વાસુદેવ કહેવાય પરમા જે વર્ષે છે પરમા શું કહું કે વર્ષે લીધે દવાઓ નો